શ્રીમદ ભગવદ્ ગીતા રાચંદ્રમ શ્રીમદ શું શ્રીમદ અક્ષર ફરશો તમે અક્ષર એટલે શું શ્રીમદ એનો અર્થ શું શ્રીમદ એટલે શું છે શ્રીમદ્ધ આ શ્રીમદ્ધ જે શબ્દ છે એ મુખ્યો છે કે શ્રીમદ્ધ નો અર્થ શું અને અક્ષર ફરશો તો અક્ષર શા માટે મૂકવામાં આવ્યું છે એમ કે છે ઉછે છે એવું કે શ્રીમદ્ કેમ કે છે શ્રીમદ તો લક્ષ્મી સ્ત્રી લક્ષ્મી લક્ષ્મી રાહો છે પુરુષો હોય જે મહાન પુરુષારી પુરુષો એ બધા શ્રીમત કેવાય બધું કૃષ્ણ ભગવાન શ્રીમદ ના કહેવાય તો શ્રીમદ્ ભાગવત છે ને ભગવદ્ ગીતા ભીમદ મહાન પુરુષો છે જુદી વસ્તુ છે કોણ છે આ બે રા છે બરાબર નથી રા બરાબર છે તો સેયનો ગુમતી રે ખરા થઈ ગયો ને ગુમતી એટલે ડિફરન્સ આરામ તો હા ભલેરા ગુમતી રે મત લે ઉગે મારા કોલો ડિફરન્સ દે કોકો ડા રીસે દે આખો ડા રે જીંદગી ડિફરન્સ દે આય ચાલો ત્રણે જોઈ ને સાથે આન્સર ઉભા થાય ભગવાન ની પ્રસાદી આપી ફી ગયું ફોસી ગયું ભગવાન ને ભગવાન આપે છે આવે છે આજ્ઞા પાડે પછી તમે જાય આજ્ઞા આપો ને વિધિ કરી વિધિ કરીને આજ્ઞા આપી દો દાદા વિધિ કરી મોજો ખાઈ તમારી વાત કરવાની કરો કે મનુષ્ય જીવન નો હેતુ શું છે કે અહી આવ્યા પછી ના કરે પણ મુક્તિ માં દુનિયા અમુક ટાઈમ અમુક ટાઈમ માં હોય ટાઈમ માં નથી હોતી શક્ય છે આ બધું કરી પણ એ કેવી રીતે શક્ય છે નવા કર્મો થવા નથી જુના કામ એમ કે રોજે રોજ ની જિંદગીમાં રસ્તો હોય થાય છે જ્ઞાનતા થાય જ્ઞાન રસ્તો શું જ્ઞાન શું નામ આપનું રમેશ રમેશભાઈ રમેશભાઈ છું તમે જ્યાં છો એ જાણવા માં આવે તો પછી ડેબિટ ના થાય થવાનું કારણ છે એનો આરોપ કરીએ કે લોકો સુખ આપે ઉત્પન્ન થાયું નથી ને અત્યારે સહેલું છે લાખો વર્ષો સુધી સહેલું નતું અત્યારે વિજય ની વન અવર થઈ શકે તો કયા માર્ગે કયા માર્ગે માગે માગ તો આ બધા છે તે બંધન ના છે શેના છે એટલે મુક્તિ કોણ આપે કે આપડે બધા બંધેલા હોય આમ હા બધું કચ કચાય ને માસ તો હમ આપડે કઈ બંધ છોડ્યા છોડ્યા છે બંધન મુક્ત પુરુષ હોય તો બધાને છોડીયા રે સમજૂર ને એને કોઈ પણ પ્રકાર બંધન નથી એ ત્યાં એ છોડિયા રેજો ને જન્મથી મૃત્યુ સુધી પણ કર્મ ના બંધન માં બંધાયેલો જ દરેક માટે શક્ય નથી કહે જેટલા મને ભેગા થાય એના માટે શક્ય છે મને ભેગા થાય એના માટે શક્ય છે ચિંતા બિલકુલ ના થાય જાણતા નથી તેથી આ કર્મ બંધ થાય છે આ જગત કોને બનાવ્યું કઈ બોલ માં છે બસ ક્યાં રાખ હમને એવું બોલતા હતા બોલે કે હમકુ એ બોલતા હતા એમ ઠોક બાત હે દરેક વસેલા છે દરેક વસેલા છે ભગવાન દરેક હા દરેક વસેલા છે ભગવાન સાહિત્ય ભગવાન ઉપર બોલતા મેં એટલાત માલુમ હૈ મે બતા ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વિઝીબલ ઓરવિઝીબલ નોટ ઇન ક્રિએશન ક્રિએશન મેડ માં હોય મેં મેડવા બસતે નહીં સમજ્યો ને એરા આમલા દીતો દીતે અસત કર નહીં સમજ્યો ને બસી મને કે ભગવાન ક્રિએટર છે કે નહીં એનો ક્રિએટ ક્રિએટર દેવ કોણે કર્યું સરકાર કાઈ છે કર્યું ને કબદમાં માન્ય છે મે ગોરી ક્રિએટેડ કરે છે મે ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ મત બેક્સ by Indian viewpoint, not by faith, by Mūṣṭi viewpoint, not by faith. This is a meaning of faith. Viewpoint is not the same, but the truth is the truth is the truth. By faith, holy scientific, circumstantial evidence, the world is the puzzle itself. The world is the puzzle itself. ભગવાને આ તો બધી ચિંતા ભગવાન ને અત્યારે પકડી મંગાવવા પડે જો કરી હતી બનાવી હોત તો સીબીઆઈ દ્વારા મોકલી પકડી મંગાવી જેલમાં ઠોકી બી દેવું પડે ભગવાન બનાવી નથી એની ગેરંટી આપું છું શું કરું ત્યાગીઓ હોય સંતો હોય બધા પગલ ફોલ ડિઝોલ થી ગલત છે શું થઈ ગયું છે ગમે છે બધું પૂછવા બધા ખુલાસા થાય તો મન વસ સંપૂર્ણ થાય ના થાય ના થાય ના આવે જગત જ નથી અને બીજી બીજા જે છે તો ભગવાન ને કેટ કર્યો કોને ક્રિએટ કર્યો જતો શું ક્યાં બધું હા બાળકો ની સમજણ માટે બાળ મંદિર માટે ભગવાન ક્રિએટ છે અને જ્ઞાન મંદિર ને માટે ભગવાન શ્રીદ નથી બાળકો ને માટે જરૂર છે બાળકો એટલે આપડા બાળકો નહી આ હિન્દુસ્તાનુ બાળકો જ છે બાળક જ છે ભગવાન શ્રી બધા બાળકો છે કશું જાણતા નથી અત્યારે એમની જરૂર છે કારણ કે બાળકો પાસે ભણાવનાર બાળકો બારોબાર ભણકાર કેવા હોય તો થયેલા આપડે લોકો ભાનથી આવ્યા છીએ કે હું ગયો છે ભેગા થયા હું ગયો તો કેટલા સંજોગ ભેગા થાય તારા કાર્ય થાય હંકાર ઠીક હું ગયો માથું ના દુખતું હોય શરીર સારું હોય તારે કાર્ય થાય બની છે ને સ્પેસ એ ટાઈમિંગ બધું ભેગું થાય જાય સાયન્ટિટ સર એવિડન્સ આવો અને તમારો આત્મા કબૂલ કરે તો માનજો માનસો નહીં અમારો એક શબ્દ તમારો હાથમાં કબૂલ કરે તો જ માનજો માનસો નહીં શબ્દ અને એક શબ્દ તમારા આત્મા કબૂલ કરે એવો જ હોય શું કારણ કે આ કોણ બોલે છે તમે જાણો છો કોણ બોલે છે આ તો માલકી વગર ની છે તે છે માલકી વગર ની આ દુનિયા માં કોઈ ની માલકી વગર ની હોય ખરી માલકી બની વાણી થઈ જ ના થઈનલ કે બાકી માલકી વાળી બધી મન ને વસ કરવું હોય તો શું કરવું કરવાથી મન બગડી જાય લખેલું નથી દુનિયા ના કોઈ પુસ્તક માં નથી લખ્યો આપની પાસે આવે તો મોડી છે અભિપ્રાય આપો એ ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ and the language is the mother of mind. This language is the mother of mind. This language is the mother of mind and the mother of mind is the mother of mind. So, the opinion is the mother of mind. This is it. Do you understand? In the first place, there is a lot of words. Exactness. સ સેકન્ડ બિવેરનેસ ત્રીજી એલર્ટનેસ અને આસાનસ ટુ ક્વાર્ટર જાગૃતિ છે અને અવેરનેસ વિષયો આ વિષયો જે ભોગવી રહ્યો છે તેને જાણો કે આ પોતે ભોગવી રહ્યો છે આ વિષયો જાગૃતિ રાખો એમને એમ જાગ નિંદ્રામાં ખાવ નહી ખાવ પીવો નહીં વિષયો નિંદ્રામાં ભોગવો નહીં એમ જે ઇન્દ્રિયો મસ્ત છે મસ્ત નથી આપડે ડુંગર નો ડુંગર નો છેડવાડો ડીલો હોય તો એટલા બધા વાંચને એમને ગમે બધું દસ પંદર વીસ ફોટા નહી પડે હિન્દુસ્તાન ના માણસો ને શાસ્ત્રે કારો એ કહ્યું કે બધા ઉઘાડીઓ આખે ઊંઘે છે સાહેબ કોણ કોણ સાધુ સંતો આચાર્ય બધાય નથી ઊંઘતો કારણ કે જે બીજાનો લાભ કઈ ઉઠાવતો નથી તે બીજાનો લાભ આપે છે પણ ઉઠાવતો નથી એ દાખતો બીજા તો કઈ પણ લાભ ઉઠાવો એ બધા ઊંઘે અને તેથી એ જુદો છે હું જુદો છું એટલે શું ભલેટને છે એટલે શું વાત છે તો એ ખૂણામાં જ જાગૃતિ બધી હા આખું જંગલ વગતું એ ખૂણામાં બીજું બધું ભૂલી જાય એલર્ટ હોય અને ઘરમાં બે જગા એલર્ટ હોય પણ બીજા ખૂણા ના હોય ખૂણા 1, 2, 3, 4, 4 આપણે લાય કરે અને એક બાજુ આ છે કે ઘેરનું બધું ધ્યાન ઘરનું એમ કે ખર્ચના ખર્ચનું પૈસાની બાબત નની મેટર એ બધું જાગૃતિ રાખે પણ થોડીઓ ગાડી લઈને ક્યાં ફરવા જાય એ કઈ જાગૃતિ નહીં ક્યાં ફર્યા જાગૃતિ નહીં બેભાન ભણે તેથી કહ્યું બેભાન ભણે છે સંપૂર્ણ જાગૃતિ વધે પોતાની એક પણ ભૂલ ના થાય એક પણ ભૂલ થાય એ અજાગૃતિ એક પણ ભૂલ તમારા દોસ્ત છે ઘણા કઈ બચારા પૂરા પૂરા પૂરા જ છે મૂકતી ને ક્યારે કાઢી દેશો થોડું કાઢો છો સંસ્થા આશીર્વાદ મળે ત્યારે નીકળી ને આપણા જેવા સંતના આશીર્વાદ નીકળ્યા હોય છ બારમી ના તમે તો બઉ બીજી માણસો એટલે તમને કલાક માં કરી હું પડે મારા મિત્ર છે દાદા તમારા મિત્ર મન મસ્ત થઈ ગયું તેદોષ થશે શું કયું નહિ તો પછી થોડા ઘણા બાકી તો આ માલકી પણ છોડી દેશે એટલે નિર્દોષ થશે આ દેહ મારો નહી આ મન મારું નહી આ વાણી મારી નઈ તો તમે નિર્દોષ થઈ શક્યો કહો ને ટાઈટલ આવ્યો છી એક સેકન્ડ પણ આ દેહ નો માલિક થયો નથી આ વાણી માલિક નહી વાણી તમે કહ્યું ને મન નો મારી પણ મનના મનના ફાધર મધર નથી મારું મન જે છે કેવું ચાલે જેમાં આપડે લગ્ન માં છે ને બધા કરીએ છીએ આપડે તે કરી ના કરી ના કરી ના જેમ ગોળ ગોળ ઉપર માથી ભમ્યા કરે ના ભમ્યા કરે કેટલી વાર ગમે એવું તમારું મન ભમ્યા કરે નહી મારે દેખાય સાહેબ દ્રષ્ટિ કેવી એવી દ્રષ્ટિ હું તમને આપું દ્રષ્ટિદોષ જતો રે તારા જગત નિર્દોષ દેખાય દ્રષ્ટિદોષ આ તો બ્રહ્મ સષ્ટિ છે એક માણસ મને કહે છે મારા સસરાજે બે વાર પછી પછી પ્રકાર સસરા આવશે એમના સસર ને શા માટે હું જાઉં છો ફાધર મધર ક્યાં સુધી એક ફાધર હોય એક છોકરો હોય ક્યાં સુધી ફાધર એક કલાક બરબાઇ કા હાવ પછી શું કરે છોકરો કોક બોલો નીકળતો બીજા બધા કલ્લા નીકળતા પણ આ તો જોયા કલાક નીકળ્યો મારે તો મિલકત મારે દાવો મળે આમના બાપ દાદા ને મિલકત જાતે કમાણી નથી કેમ કેવાય આટલું બધું બુદ્ધિપૂર્વક સમજાય પછી અગા છે ને કથા નાખીએ ના દેવાય ને, આપડામેટિકામા બાપ દીકરો હોય તે સાચા હોય અભિનય બરોબર નહી કરતા હોય આ તો અભિનય છે ગત માં ત્યાં કાયમી શ્રેષ્ઠો હતોલેટિવસ તમને લાગે છે ને ગુણાકાર થાય ખરો ટેમ્પ થાય છે તે ગુણાકાર થતો પરમાનન્ટ બીજી ટેમ્પરરી મુકીએ છીએ તે ગુણાકાર શરૂ કરવા થાય તારે ઉડી જાય છે પાછી બીજી બીજી મૂકીએ ગુણાકાર શરૂ કરવા થાય ઉડી જાય અનંત કા ભટાક ભટાય ભટ કૂતરા બરાડામાં કોઈ જગ્યાએ બાકી રહ્યું નથી થયું ક્રેડિટ ડેબિટ ઘણો થયો નથી જો થયો હોત તો મુક્ત થઇ જાય મનુષ્ય નો હેતુ છે ક્રેડિટ ડેબિટ થયા રહીત થવાનું જરૂર શું કરજો કહો લેવાના છે આ બેન તો મુક્ત થયું કે છે તમે જ્યારે મુક્ત थोड़ा मुक्ति जया पुट बंधन छूट गया आंधन पचास खबर पड़े तो पचास जुओ માણસ પછાદ કેમ ખાય છે આત્મસંતોષ તો નહી છૂટેલું બંધન કઈ પછાદ વાળા એ કઈ છે ને ચાલો કોર્ટ માંકીલાત કર મુક્ત કેવી રીતે લાઈન લાગે અમારે જેવા યંગસ્ટર અમારા જેવા યંગસ્ટર છે એને કેવું જીવન જીવવું જોઈએ અમારા જેવા યંગસ્ટર યંગસ્ટર એટલે કેવું જીવન જીવવું જોઈએ જીવન કેવું જીવવું જોઈએ જુવાનિયા લગ્ન કરવાથી લગ્ન નો વિચાર ના આવતો હોય અરે લગ્ન તરફ ઈચ્છા ના હોય તો દીક્ષા લે ના થાય તોફાન ના થાય બંને પાર્ટનરો જેમ ધંધો કર્યો છે એ પાર્ટનર કોન્ટેક કરવાનો ઝઘડો તોફાન શંકા ન હોય ઘણા પાર્ટનરો એવા છે કે છોડી દઉં તમને છોડી દીધું તમે પકડો એટલે હું પકડું હું છોડી દઉં એટલે તમે જોઈ દઉં છોડી દે એટલે પોતે છોડી દેવું જીવન જીવાની કલા સ્થિતિ છે મારી પાસે મશરૂરંગાબાદ ગયેલા એક મુસ્લિમ મસરૂર કરીને એની જેટલી ઉમર છે જઈને આવ્યા પછી ઘરમાં આવું વાતાવરણ કર્યું કે દાદા ભગવાન શું છે કે છે મને ઈરાકમાં તો આદર થતો રચના કરે મારી ઉપર હાથ મૂક્યા પછી ઘેર વાત કરતો હતો એના ફાધર બધા ને ત્યાં એને બેને હોભર્યું મતરુ રે લેકચર મનમાં વિચાર હા કેવું આવું હોતું છે કે કોઈ માણસ આવું કરી શકે તો આ ઈરાક માં જઈને હેલ્પ કરી શકે તો અલ્લા જગત ના પછી મશીલો આવી કેમ રહે મારા ભાઈ આવું કર્યું એટલે મારા મન થી રેવાય નઈ મારા દાદા દર્શન કરવા શું કરું છું કઈક લેકચર છું કરવાનો મને તું કારણ આપણે કારણો દેખાડું કઈ ના કરી શું કરું કારણો સબ્જેક્ટ પુરાવા છે નહીં તુંક મારે નથી કર્યું તારું એક ગેરસબદ લોકો ને ઉપાહ હતી લીધેલી ને સમસ્યા શાદી તો કરવાની છે તું આવે તાર ધણી ખોઈલા ચેલા પાસે દાદાજી ધણી નું તો નક્કી થઈ ગયું છે તું ચેલ લાવું તેવું એ તો પાકિસ્તાન છે કારકુન છે ના ઇઝર કે પછી લોકો છે ચીર ન ભાઈ પૂછ્યો નો ખુ ન લઈ અને બધી તૈયારી કરી રાખીશ એ આમ કરે અમેરિકા આમ કરે રશિયા આમ કરે તૈયારી કરી રાખી બે વર્ષ માં અને બીજી મર્યાદ છે આખી પહેર રાખવું રાખી ઉતરો રાખી ના ફાઈ ઉતરો રાખી બીજો બદલે બીજો એવો નીકળે ત્યાર સુ ને પછી મને કે દાદાજી હું ના કરું તો શું કરે તમારી તો ચડી દે નકલે માળા પૂછાય ઊધું બોલે તારે હા મનમાં દાદા ભગવાન દાદા ભગવાન હુમલો નહીં કરવાનો શું કયું દાદા ભગવાન ચારિત્ર બળ ની વાત કરી ચારિત્ર બળ ઉત્પન્ન થાય પછી ચારિત્ર બળ એટલે એને ધણી ને ખબર નઈ કે મારા શું કરે છે પણ બહુ જ બધી છે મશીન જમી સા આપડા લોકો એટલે કયા પ્રમાણ કરે બીજું નહિ મારા દાદા બીજું પોતાનું પાસ ભાઈ હા ભાઈ થોડું મીઠોધા ના ફરી નહી આપડા ના અને જો બધી કડી બનાવે આ બધી વાતો સાવચેત રે ને સાવચેત સાવધાન કરી છે સંખાનું ભણવું એટલે સાવધાની પુરસ્ક એનું ધ્યાન ને મળશે આવી ગયા હતી ને તો મારે રાતિક તારે ઘણી જોઈએ કેવું ફાવે છે તારે જોઈએ રાતે છે મારા મારા થાય છે કારણ કે મારી પાસે ડરે નહિ મારી પાસે બધું જ ખુલ્લું કરે કોઈ ને વાત કરીએ નઈ અમારી પાસે વાત તો મારી જ નહીં બધા જ જાતના મારી પણ એ કરે લોકો ને આ રચના એ બધી જ ગુપ્ત ગુપ્ત વાત અમને કરે એનો નિયળો લાવ્યા છે મૂંચા કર પોતે જાતે પછી હું વાત માટે એને ગોઠવી રાખેલું કાં છોકરીઓને પાસે પેલું કે પેલું શું કેગાડે દેખાય પહેરો પહેર્યો ને એટલે આ બધું હેડિયો આ બધું હવે દેખાય પગ ફૂલ ભરેલા બધા ફૂલ ભરેલા અને આ જેને પેલો કેતા બેન આવું ના કઈ જાતરા પહેરવું પડશે તો અમારે પહેરવું પડશે બગુ છે કઈ તો તને ગૃણાર રહેશે શું કહ્યું આ બધા ભણવાનું છે એટલે પછી આવું ના થવું જોઈએ અમે બધા બબુચક બધા બબુચક ના હોય કે એવા બધા ઓછા બબુચક હોય એવું નહીં કહેતા બધા એ કઈ ઘણા ખરા બબુચક હોય ઘણા ખરા હોય બધા ઘણા હોય ને હિન્દુસ્તાન છે દેશમ સાથે કેવી મજા આવે નાની વાતો થોડી ઓછી આવે છે બધા બરી ગયા હવે બેઠા સર આ સરદા આત્મા નું સ્વરૂપ છે જ્ઞાતા દશા એ આત્મા નો સ્વભાવ છે તો પછી દાદા ભગવાન ના અસિન રજય કે અન્ય ભગવત નામ શરીર માં સ્પષ્ટ રેદન છે પ્રજ્ઞા છે કે પછી પૂજબ છે કૃપા કરી સંજ રેદન છે પ્રજ્ઞા છે કે પછી પુજબળ છે પ્રજા એ આત્મા નો ભાગ છે અને પ્રજ્ઞા થી અત્યારે ચાલી રહી છે પ્રજ્ઞા કેટે છે અત્યારે આ બધું કુર્બલ છે બરોબર ને